બધા ભાઈ પણ દરેક ની વાત સાંભળવા ફેર કેટલો દરેક ની સ્પેસ સુધી છે સ્પેસ જુદી છે રાત તો અમારી આપડે કઈ મને અમે બુમ્પાડી બોલે છે શું બોલે છે દેખાય ને પુસ્તક માં હોય નહી પુસ્તકમાં જે શબ્દ છે સ્થુલમાં સુક્ષ્મો શેર કરો સુમતમ સુક્ષ્મતમ આત્મા આત્મા સુક્ષ્મતમ છે એ કેવો છે આખો ડુંગર છે ને ડુંગર ની આ બાજુ હોય તો ડુંગરમાં રહી ને ચીર ચાલી જાય શબ્દ માં ચીર ગડે શબ્દ તેથી એ લોકો ગાયું કે આપણા હાથમાં અવણીય છે જ્યાં શબ્દ પહોચી ના હોય ગો ટુ જ્ઞાની આપડે પુસ્તક હોય છે શાસ્ત્રો છે કેટલા મળ્યા હતા તમે પુસ્તક માં લખે ની વાત કરે પોતાના ઘરની વાર્તા હોય શાસ્ત્ર ના દેખાડે બીજા ને એવા શબ્દાર્થ વધારે સમજે લોકો કરતા એટલે શાસ્ત્રી કહેવાય તો જ્ઞાની કેટલા મળ્યા શાસ્ત્ર એ જ્ઞાન માંથી જ આવ્યું નેશન પ્રમાણે શાસ્ત્ર જ્ઞાન માંથી જ આવેલું શાસ્ત્ર શબ્દ ને બનેલું અને જ્ઞાન તો નિઃશબ્ધ છે એતો નોલેજ થાય છે જ્ઞાન તો પ્રકાશ છે એટલે અહીં જ્ઞાન બધા ખેર ખેર બધા વીસ હજાર જ્ઞાનીઓ પણ જ્ઞાન સાચું કયો આગળ કે જો બુદ્ધિ ના હોય બુદ્ધિ ને સોંટવા ના હોય તારે જોવાનું કે જ્ઞાન છે કયો આગળ જ્ઞાન ભાઈ હા બુદ્ધિ નો છાટો ના હોય છુદ્ધિ ના હોય છે બીજા માથા કરે એમ એટલે જ્ઞાની બિનહરીફ હોય અજોડ હોય બુ બીજા અબૂત તો હોય નઈ ને આપડે એટલે આ બુદ્ધિશાહી ખરા પછી શાસ્ત્ર જ્ઞાન બતાડે શું કરે શાસ્ત્ર જ્ઞાન બરાબર આ જ્ઞાન માં શું ધીર આ જ્ઞાન કરવું ના પડે કર્યા કરે ના થઈ જાવ જ્ઞાન કયા આનું નામ વિજ્ઞાન કેવાય જે જ્ઞાન કામ કરતું થયું એ વિજ્ઞાન કેવાય એની મેને કામ કરે તમારે કઈ કરવું બૌ દાદા કર્યો આમ આમ કર્યો ત્યાં કર્યો અથા ખાટલામાં આમ ફરો આમ પાડો તો દેખાય કર્યો એવું તારી ખાટલા માં પાહા ફેરવ્યા પણ નીચે જ ચાલ્યા કયુંગ ને લઈને કયિગ ચાલે છે ને ચાલતો અને કયિગ સ્વભાવવાન થાય ને અત્યારે પેલા સ્વભાઈ માને તો એવું જોઈ ને કઉ છું ચેરી કોયડો થઈ ગયો આ કોયડો એ થઈ ગયો એવું જોઈને કઉ ભગવાન બધાયું નથી લોકો કે છે આ ભગવાને ભગવાન ઈચ્છા ઈચ્છા થયું છે તો એવું કે છે પછી કે ભગવાન લીલા છે અરે રામ લીલા વાળામાં પેર જોયો પડ્યો તવું નથી વિજ્ઞાન છે ભગવાન ભગવાન ભગવાન છે અને તે ખરેખર ભગવાન છે અને પરમાનંદ છે એનું ધામ પરમાનંદ છે કે દેવતા ઓલવાઈ જાય દેવતા ઓલવાઈ જાય હા એવું એવું હાથમાં છે એવો આનંદ નો ધામ છે સુખ નો કે તમે તમારે દુઃખ પડે તો સુખ જાય અડે તો ચાર વેદના ઉપરી કે એ શું કે છે કે થી એ શું કે આ તિશી છે તારા હાથમાં લઈ જા આત્મા આત્મા દેખાડે કઈ ચક્ષુ એ દેખાડે દ્રષ્ટિ ના દેખાય છે સાચું તતફ ફળ આપનારું હોય કેવું હોય આજુબાજુ અંધારામાં સાચું છે ઠંડક આપે ઠંડક આપે ને હા સાચું તરત ફળ આપે અને બીજું બધું છૂટું તતફ ફળ આપે જાણું નઈ તો બેહું ગેસ જઈને ગીતા માંથી ગીતા સમજ બધરી કૃષ્ણ ભગવાન કહ્યું કે આ ગીતા કરનારા એકાદ વાળા એના પંડિત એ અર્થ ને સમજશે કેમ છે અને એવા સ્કૂલ અર્થ માંથી શેકાતા એટલે કેટલાક મુણાકાર થયા ગયા પાછો એવો નહિ સુરમાંથી સૂક્ષ્મ માં જવા માંગુ છું સૂક્ષ્મ તમને પામશે હું શું કહેવા માંગુ છું તે બોલો કઈ નંબર લાગે કોઈ નો કઈ ગીતા લોકો લઈ બેઠા છે એના કરતા છેલો ગાગા કરે ને તો મળ્યા છે મગ પણ એવું લખ્યું છે જો વાત કે જે વાંચશે અને મને નહીં કહે ત્યારે ફળ નહીં મળે એવું લખ્યું જો આપણા લોકો આવું એવું છે નાની કોઈ મળી જાય આપડે કરીએ છોકરા ભરાયા ફરજો બજાય ઉત્તમ કામ કર્યું ફરજો બજાય તે ઉત્તમ કામ કર્યું છોકરાઓમાં થાય બરાબર તે સરસ કામ કરે પણ વાત તો છેવટે હાથી દાળી પર છે કેવું ભગવાન ક્રિયેર છે ગઈ દોષીઓ જાણે બધા એક જ પ્રકારનું જ્ઞાન જાણે એમ નિક જ્ઞાન અને તે સાચું જ્ઞાન તો બહાર જ ના હોય ને પડે પ્લાસ્ટિકતા ખોળે છે તમે વાર્ષિક ખર્ચા નહીં નામ જુદા જુદા નામ લખો છો વેપારીઓ છો તું અદ્વૈત એક જ પ્રકારનું હોય પાંચ પચાસ પ્રકારનું હોય અદ્વૈત અદ્વૈત તો શું હતું અદ્વૈત ગંધ્રા છે કે ગંજરાબ છે તમે તો ભણેલા છો છે એથી આ લોકો માર ખાઈ બેઠા છે અદ્વૈત એ દ્વૈત છે તો અદ્વૈત શબ્દ ના હોય એ દ્વંદ છે શું છે નફો છે તો નુકસાન છે નુકસાન છે તો નફો છે આપના પુસ્તકો વાંચી નો એ થઈ ગયું મને આનંદ નથી થઈ ગયો તમે તો અદ્વૈત રે જવું છે ને એ શું લાવ્યો પાછું તું આ નવી જાત નું કહી કોણ ગુરુ મળ્યો તને નાદા ગુરુ નહી મારે જરૂર નહિ અમારે ગુરુ મળ્યા છે પણ હા સુ નહી હા દંડ છે પણ લંગડી છે શું છે બે પગ ના જોવા ને બે પગ ભાઈ એકલું બનાવશે લંગડું થઈ જશે મને કે છે આત્મા કેવો છે જૈતા દ્વૈત છે કેવો છે આત્મા કેવો છે શું લાગ્યું આપણને એમાં પોતાના હોમ ડિપાર્ટમેન્ટમાં હોય પોતાના ધ્યાનમાં હોય તે અદ્વૈત છે અને સંસાર વ્યવહારના કાર્યમાં પડ્યો હોય દ્વૈત છે કે અદ્વૈત નામનું કોઈ ચેન્જ નથી કાઢ્યું આ બધું અદ્વૈત કારણ શું થાય જાણસ ને એ દ્વંદ્વ છે ને નુકસાન શું કરે જાણસો અત્યારે હા રેત ની કલ્પના ની બહાર ના ગયેલા ભાઈ કઈ કલ્પના રેત ની કલ્પના બહાર ના જાય તો રખડી મારવાનું થાય આપડે આપડે દુકાનો કાઇ છે ત્યાં લોકો લાલ તુલ છે એને ગમે ત્યાં સાટી મીઠાઈ લાવે અત્યારે હા સાટી તો મુશ્કેલ થઈ પડી છે એક માસ કેતા થોડા વખત એને સંઘર્ષ પણ કાર બહુ સારા આવે છે એટલો બધો સારો કાર આવી રહ્યો છે નકાબો જવાનું નથી યાર એટલું કે મિત્ર આપડા પુરા રહેશે કે નઈ એટલી ખાતરી નથી બાર મિત્રો કલ યુગ નો અંતરયુગ આવ શું થવાનું છે જેમાં ગુરુ ની દશાદશા હોય મહાદશા ચાલતી હોય તેમાં અંતરદશા આવે ચંદ્ર આવે એ રીતે કામ નીકળી જાય ને અને તે સત્યુગ માં નતું એવું સત્યુગ માં તો લોકો કેવાયા હતા જોતયુગમાં લોકો કેવાયા છે સારા હશે બધા બધી રીતે કેળવેલા નઈ પેલા કેમ કેળવેલા નહિ કત્યુગ માં તે દુકાન બેઠા હોય ને બેઠા બધા ચોપડા વાંચે અગર ચોપડા જોવેલ કહેતી આખી વિચાર બુદ્ધિ કેટલી ડેવલપ થયેલી હોય વિચાર્યા વગેરે આવે ખોવાડ ગોળ ને બધું ઘટી આ લોકો એની ચિંતા હોની ચિંતા હોની ચિંતા તો વિચારી વિચારી ડેવલપ થયેલું છે આવી પડે શું કરવું શું રાતે ઉપરી ફળાંતર ફરી કાઢીને પણ લાગે સતયુગ સતયુગમાં કળિયુગ આવતો હશે કળિુગ કેવું સતયુગમાં કળિયુગ આવે ત્યારે આ તો કલયુગ જુગ જ છે આ એમાં ત્યાં સતયુગ આવશે ત્યાં ડેવલપમેન્ટ કાચું પડતું જશે સતયુગ હંમેશા ડેવલપ ના કરે પછી બુદ્ધિ ઓછી થશે પણ તે કેટલું એ કરોડો માં બે ચાર માણસ એટલા બધા ટોપ ઉપર હોય તાકે એ પછી એનું લાયક છે આ બધું જરૂર લાયક આપડે સાસરો પાસે એનું લાયું લાયક બાકી કોમન પબ્લિક ને નથી કોમન પબ્લિક બુ કે છુ દાદા કળયુગ છે એ કળિયુગમાં જયારે સતયુગ ની આંતરદશા આવશે ભાઈ તે વખતે જે બુદ્ધિ નું ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટ પછી વળું કરશે મળવું પડશે હવે એ ડેવલપમેન્ટમાં જે છોકરાઓ બોકરાઓ બધા જન્મવાના એ લોકો ની બુધિ પછી ઓછી પણ મારે બીજું ક્યાં થયું અવયભી જાય ની બુદ્ધિ વધે ની તો સારું કાં કે રોડ પે ને તો એની વ્યક્ત મારી પાસે બધું આવડે ઘેરેલું હોય તેને મારી વાત પહોંચી શકું ઘેરા ગ્રાસ્ટિંગ કરેલા જો તાપમાં તપેલા છે જો કયુંગ નો તાપ ગાપ કે તાપમાં તપેલું છે બધું સમજે અને સતુ એટલે સંજે જયારે કદી હું એટલું હારું હતું કે જરાક ના જરાક વિચાર આવે એટલી થોડી જગ્યા પછી સંદાસ જવાનું કે એને જરા વિચાર આવે કેળ્યો જયારે હે એ વિચાર આપણે સંડાસ કર્યા વૈરાગ આવે વૈરાગ આવ્યો હોત ને તો ભઠ્ઠી ના વર્ગા થાય વૈરાગ ના આવે એમાં સદાર થયો એટલે વિષયો એકદમ વૈરાગ આવે તો વિષય બનતો ને વિષય આ વિષય ફળ કેવું કેમ લાગે બાકી બરાબર કઈક તો જોઈ છે ને માણસ આપડે આપડે હિન્દુસ્તાન ના આર્ય આર્યપુત્ર નહી આર્યપુત્રો અને થઇ ગયા છે અનાળી જેવા હોનાર્ય પણ ના જાય અનારી પણ જાય અનાળી આર્ય અનાર્ય આર્ય કરાવનાર્યવાય અનાર્ય તો એની કાયમ નહીં આપડે અહીંયા અનાર અંધારી ને આપડે સુધારા કરી અંધાળી ગયેલા કે લાભ ઉઠાવી લો કરાય કરાય કરી કઈ લાભ થયોગ ના સંસ્કૃત ના શ્લોકો ભૂકો બધું ગાયા કરો શાંતિ લાવવા માટે ફળતો હોય શાંતિ આપડે શું કહીએ ચાલ ભાઈ હેડ બાર વાગે બાર હડા બાર વાગ્યા આમ તે બે સાઈડ ગઉ અને પાછો લાવીએ તારે આપણે કહીએ કે જઈશું ઘેર કે બેવું થોડી વાર બેસીએ થોડી વાર આપણે બાવરિયા પણ નહી ફાવે ના ફાવશે બાવરિયા ખસેડી બેન બાવરીમાં કેમ સુખ લાગ્યું આવું દુઃખ ઉભું કર્યું ને માટે આ ઉપાસ ઉપાસના કરી લઈ દુઃખ આ દુઃખ ની ઉપાસના કરી ને એટલા સુખાયું થા પછી કસરત જ હોવો જોઈએ ઉધાર હોય તો ના લોકો ઉધાર જોઈ આપવા બધી આવતા બહુ બોલતી કે છે એટલે એ જોયે મારે આવતો બહુ માં શું કરે અત્યારે છોકરા પર વિશ્વાસ ના રખાય છોકરા રોકડું જોઈએ મેં બધા શું કહ્યું મારી પાસે તમે રોકડું માગવું ગુજરાત ગુજરાત બહુ જ ખાતા અને જે માગાય માગવું કઈ એવું નઈ કે આ એક જે મને ઠીક લાગે એમ હું તો નિમિત છું હું આપનારો નથી તમારું તમને આપું છું તમને ખબર નથી એટલે મિલકત છે હરિશંદ્ર દેખાડી મિલકત વાપર્યા ઘરની વાત તમારી ઉમર નાખે સરખા બઉ સારા વિચાર નથી હવે આપણે શું કરવું એ દુવાનું પબ્લિક જી ને વચે કંટ્રોલ માં ના કુતિ આપી તો એવો લાવો કેમ કે કુસ્તી ધર્મ કેવાય કે મારો નવો ધર્મ છે કુસ્તી ક્યાં થાય ને કુષ્ટિભાઈ પછી મારે કળી ભરી હોય ને આજે પુરુષો બરોબર સારા હોય બીજા બધા કલાઓ ગાદી હોય હમ ગાદી ના હોય જરી પાસે હોય તેનું જ્ઞાની હોય બુદ્ધિ નો જ્ઞાની બધું કોમ થઈ જાય પહેલા દાદા ગાદીઓ નદીઓની કેવી રીતે દુકાળ ઉડી દીધી લોકો અને લોકો તો તૈયાર કારણ કે લોકો ને તો શું શું છે મારા છોકરા ને છોકરો નથી તે મને આપ્યું કે એટલે ગરમ માટે કે આ કૈસા લાલ છું લોકો લાલતુ હતા ધૂતારા ભૂખ્યા ભરે નહીં ક્ષેત્ર નહી ને સમજવા જેવી છે આ વાત સમજવા જેવી છે ભગવાન તે ભગવાન જ છે આ કનંદ નું ધામ છે પરમાનંદ નું ધામ છે આત્મા દુખી થઈ ગયો છે આત્મા દુખી થાય તમારી નામ છે પરમાનંદર તમને રોંગ બિલીફ બેઠી છે તમે જે છો તે જાતે નથી કરો છો હું બાકી રોંગ બિલીફ પછી આ બાય નો ધરી બીજી રોંગ બિલીફ હું કે છું ત્રીજી રોંગ બિલીફ હું માસ્ટર છું ચોથી રોંગ બિલીફ જે જે તમે હું વાપરો એ બધી રોંગ બિલીફો છે સંસાર ઉભો થાય અને રાઈટ થી સંસાર બંધ થઈ જાય કન્યાક દર્શન અને રંગ બિલીફ એટલે મીઠ્યા દર્શન રંગ બિલીફ એટલે મીઠ્યા દર્શન કન્યાક દર્શન થાય એટલે અદ્વૈત નો અર્થ છે આચાર્ય જુદો કરે છે આચાર્યો છે ને આચાર્યો શંકરાચાર્ય મધવાચાર્ય દીપકાચાર્ય વલ્લભાચાર્ય એ લોકો અર્થ જુદો કરે છે જુદી જુદી રીતે જુદી જુદી રીતે કરે જુદી જુદી રીતે કરે બઉ જુદી રીતે કરે હા મૂળ અર્થ એવું કેવા માંગે છે કે આત્મા ની વાત કરે છે એટલે એમ કે છે કે અદ્વૈત બંને છે એટલે એનો જે નીચેનો ભાગ છે દ્વૈત છે એટલે આ સંસાર બધો અને ઉપર ભાગ છે અદ્વૈત છે એટલે એ એમાં સંસાર નથી જેમાં સંસાર છે અને સંસાર નથી બે ભાગ માને તો સાચી વાત સાચી એમ નિર્ભેક શબ્દ ત્યાં આગળ બીજી કોઈ શબ્દ હોતો હોય નથી સાપેક્ષ રિલેટિવ કરેક્ટ હું દક્ષિણ છું મહારાષ્ટ્રીય છું કેર છું બધી રિલેટીવ કરેક્ટુ આર And all these relatives are temporary adjustments, all these relatives are temporary adjustments, and you are real. The��다at that are also related to Thebes, some who do not come from the system, some who do not come from the system... him cars <laughs> Coast centre and he is <laughs> responsible for temporary adjustments. Yes how many are at the scene, it's temporary adjustment. Unbelled and unbelled, dep Background, De護 temporary adjustment. તેમજ રાતે છે આ મારું આ મારું કરે પેલા આય તો છે મારું કેનારો ભગવાન કરવાથી આવે નથી ગભરો ગભરો બાપ સાહેબજી બંધ કરો બંધ કરો અહંકાર છે ને તે લઈ લે એમનો વિરાટ આખો તમારો અહંકાર લઈ લે એ વિરાટ સમજાયું તમે પોતાના અંકાર ની વાત હું પણ નમસ્કાર કરું છું જે એનો બોલવાનું છે ત્યાં બોલજો કે ઘણું ફળ મળશે અને બીજું બેસાડશે વિચાર કરી આપે છે ને એનો આનંદ આવે આ ઉપાધિઓ જે હોય સંસાર ની ઉપાધિ એ ઉપાધિ મટે ચાર પછી થી જ આવે ને ઉપાધિ હોય તો આનંદ છે આ શરીર પણ ઉપાધિ છે ને આ શરીર જે છે પંચ મહાપુષ ને બનેલું એ શરીર એ કષ્ટ આપે એટલે તે પણ એ ઉપાધિ આ ઉપાધિ છે બીજું કહી શકાય ન ઉપાધિ બીજું કઈ ને આમ ત્યારે આ હિસાબે જ્યાં કષ્ટ લાગતું હોય તેના વડે કષ્ટ લાગતું હોય તે છતાં પણ બ્રહ્મ નો વિચાર સચિદાનંદ નો વિચાર હંમેશા કાયમ રાખીએ તો જ આ ઉપવાથી કષ્ટ ઓછું થાય અમારો તો અમારો કચ્છમાં ના થાય સચિદાન ના રહે કચ્છ મારો ના આવે સચિદાન માં રહેતો કે હોમ ડિપાર્ટમેન્ટ નથી સરસ્વતીજી નો એક શોક યાદ આવે છે એમાં લખ્યું છે કે શુક્લામ બ્રહ્મ વિચારસાર પરમા એટલે બ્રહ્મ વિચાર એ જ સાર છે એ જ તત્વ છે અને એ શક્તિ ના તમે રહો અને તેની એ પ્રાર્થના આખી સરસ્વતીજી ની એ પ્રમાણે પ્રાર્થના ચાલે એ બાબત માં આપણે પ્રકાશ આપો આ મારાગરા અને આજે લઈ થાય વાત ગેલેક પણ એ દાદા હું તો ના સમજો કે માવી ની વાણી છે જ્ઞાની વાણી હોય તો કે આ ગમે તે માણસ ની વાણી લઈએ એવા પાત્ર મારે નો મોટો આખા છીબલા સ્લોપન સ્લોપન રોજ એ લખવાનું ચાલે આ વેજીટેબલ વેજીટેબલ ન તો આ કે તો કે આજીનનતા થી સામાન્ય સમાન ભાવ સમાન ભાવ શું ક્યાં એવું છે આપણી જ ગાદી છે એવું માને કે પણ દાદા તમે બધા ને તો તમારી ગાડીએ બેસાડો છો તમે એમ કેવડાવો છો કે હું દાદા ભગવાન જેવો છું છો તમે તમારી આજ્ઞા પાસે ને સવાનો જ છે મારી આજ્ઞા પાસે એને સવાનો છે ગેરંટી અમારી તે ઉપર ભગવાન તે તમારો દોર છે એટલામાં ભગવાન આપેલ તેમનો દ્વારા જોતી જોવો પોતાનો દોરી નથી દેરા કિમીમાં કહે મેં દોરું નહીં તોતે દોરિયા તો કેમ દોરી દે લેજે દે દે વાત લા ઓર ના મને કોણ છે દે દે ના પછી બ્રાહ્મણા પછી બ્રાહ્મણા જાય મેં ત્યાં આદર વિના આયે કો ગઈ મને ગાડી ટેકનોજી એક ના છે દેખાય નથી ક્યાંક ત્યાં આઈ કાઈક દે દે તો મને આ તો બહુ મરા દી સતા હરવા રવા થોડી બરાહિયા થોડી બરાહિયા સંગન પણ આ લોકો હાથી માં શીખ્યું કાયદો થયો ભગત ને બધું ભગત છે આપણે કે ઉપરથી દાસન કર્યો છે ભગવાન આફ્રિકા ના દીકરી હા ફેલાવી ના ફેલાવે દાદા ભજન કરે છે ને એ ખાટલો પથરાવે છે અને ખાટલો તોડી નાખે એમ સૌ આદેશ માં ભાઈ નાખી ઘણા ઇમોશનલ માં પામ લખા ગણાય ચાર પી ના આપી દે આવું નાખે પાંચ ને ખોટ આવે છે અને એક રોદ ઘણી વખતે પછી થી એમ લાગે કે આ તો નિકાલી વસ્તુ હતી જોઈશે કે નહીં જોઈ આવું આપડે ધારું કે એમ કઈ કઈ નિકાલી છે એ તો પછી થી એવું થશે મને તો એમ જેવું મળી ગયું એ તો નિકાલી એટલે કશું વાંધો નહી એટલે એવો નિકાલ કરે જ કરવાનો ના પણ હું તો નિકાલી કરી છૂટો થઈ જવું ના પણ હું છૂટો થઈ ગયો તે ચાલે